રાજપુત્રી મહારાજ નું પ્રવચન ચાલીસ ના મંગળવાર તારીખ ત્રણ બે વડોદરા વાળા શોભારામ શાસ્ત્રી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો છે निर्विकल्प सी निर्विकल सामी रीत तो बीजी है ते कही श्रीमद भागवत कहूर्मुंको एम अर्थ है विश्व नव लक्षण आश्रय रूप श्री कृष्ण भगवान स्वरूप તેને વિશે જે મુક્ષો ની અચળમતી થઈ જેમ આંબાંતિ અને આંબા નું વૃક્ષ હશે કે નહીં હોય તેમ જેને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાન ના નિશ્ચય થયો અને તેમાં કોઈ જાત નો કુતર્ક થાય તો તે પુરુષ પ્રાણ લીન ના થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે ને પ્રાણ લીન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે અને વૈકું વિશે કેવું ભગવાન નું સ્વરૂપ હશે ને તે સ્વરૂપ ક્યારે દર્શન થશે એવી રાત સંકલ્પ વિકલ્પ કહેવા કરે પણ પ્રગટ ભગવાન મરા कारण जाने पृतार्थ निकल नही सी दू नव जो इच्छे पर मन न विकल्प मे नही होने हो समाधि तो सविकल्पि न हो तो एक भक्त न कहवाने सदा निर्विकल साली बात आई गई निर्विकल ब्रह्मपुर जो કદાચ સમાધિ થાય તો પણ એમાં સંકલ્પ વિકલ્પ કરે કે વિકલ્પો વાળો છે એને ભાઈ બોલો તમે તો ભગવાન સમય ધાર માં તરફ સમય આવ્યું ભગવાન ભગવાન માં જળ નિષ્ઠ હોય પછી એને કરવા પણ કઈ અર્થ નથી પ્રશ્ન નો માર્ણ પૂછે છે આખા વડોદરા રાજ્યમાં વિદવત મંડળ નો મોટેરો એટલે મોટા માં મોટા એ શાસ્ત્રી કાશી સુધી એમ પ્રશ્ન કર્યો હતો એનો પ્રશ્ન આપણો ગામડીયો ન હોય શાસ્ત્રીય પ્રશ્ન થયા પછી પછી વડોદરા વાળા શોભારામ શાસ્ત્રી એ શ્રીજી મહારાજ ને પ્રશ્ન પૂછ્યો જય મહારાજ હું મુક્ષ નિર્વિકલ્પ સમાધિ ને પામે ત્યારે ગુણાતીત થાય શું કુલ મનુભાઈ ખરાબ છેલ્પ સમાધિ નો પણ ગુણાટી થવાયું છે ને તો પછી હું મુખ છું કેમ કરવા રસ્તે આવ્યા છે પણ એને નક્કી તો કરવું પડે ને એકડો આમ થાય માસ્ટર આપડા જૂના ભંગેલા ને ખબર હોય કે માસ્ટર સ્લેટ એકડો લખે પછી ઘરે તું લખતા બની જાય તો માસ્ટર એનો હાથ પકડે વતરણ એમને હોય અને હવે સાબ્યું છે તમને પછી લખ્યું ખરો ગમ વતરંગો ગમે આમ થાય પછી એનું ઉઘાડું જો લખાવે તો બધું ભૂલી જાય ગમે ભૂલી જાય આગળ કોપી ગ્રુપો આવતી એની પેલા તો ઘૂટાવે પોતા લખી દે અને ઊભી લીટી અને છેદ અને હોય વાંકો વાયલું ખરું ત્રણ કટ કરે એને બતાવે કે કદ મીંડું ત્યારે બીંડું લેવું છે ને તો એ વગર ઘૂંટ હવું આવડે કુંડ વાંચ આમ માસ્ટર સમજાવ્યો હવે સમજી ગયો ત્યાં કો છોકરો કર્યો હોય ને જાય તો કઈ નેકડો ન થાય એનો જવાબ શું માસ્ક રાખે ટૂંક કઈક બીજું કઈ કાય નહીંક શું આવે બીજું એને કહેવાય નહી જીવ પ્રાણી માત્ર ક્રિયા કરે છે પણ એક માર્ગ નો એ વિચાર કરીને ઘૂંટવો પડે ક્યાંક ડાબા હસ્તરફ લીટી તાણે દાબા હસ્તરફ વાંકો વાળે ને તો એકડો નો થયો એકડો એને નાનો થાય પણ જગત હા ન પાડે એ એકડા ને એને હા ન પાડ્યો આ શુભારંભ શાસ્ત્રી એને જીવના કલ્યાણ માટે પૂછ્યું કલ્યાણ થાય તો નિર્વિકલ્પ સમાધિ થાય તો નિર્વિકલ્પ સમાધિ સમાધિ અહિયાં પ્રાણ લિન એનું નામ સમાધિ નથી એમ ના પાડી પાછી એને સમાધિ ની તો એવી છે કે મન આ જાતનું નક્કી થાય ત્યારે એ સમાધિ કહેવાય સમાધિ થતી હોય તોય સમાધિ થી બારો નીકળે ત્યારે તર્ક વિતર્ક થાય છે એટલે એ સમાધિ ન કહેવાય જ્યાં નિર્વિકલ્પ સમાધિ નથી એટલે ગુણ અત્યુત નથી ગુણ થી ઉપયા ભાગમાં ચડવું પડે છે જેવું પ્રાણી માત્ર ત્રણ ગુણ માં રમે છે ત્રણ ગુણ માં જો ભલે તમો ગુણ માં કેટલીક ન રમે તરજો ગુણ માં હોય રજે ગુણ માંથી ખશો તો સત્વ ગુણ માં આવે પણ ગુણ માં તો આવું જ પડે ઊંડા વિચાર કરો કેમ થવાય એ કોણ આજ બતાવે કલ્યાણ સૌ કોઈ જગતે મનમુખી માની લીધું છે કે આમ થાય નામ કલ્યાણ થાય અને પોતાની સજાતી ના હોય એને મેળવી લીધા હોય એને એકડા ઘૂંટાવી દીધા પછી ડાબી બાજુ લીટો જમણી બાજુ લીટો આ બિચારો ઘૂંટ્યા કલ્યાણ માં કલ્યાણ માં તો ગુણાતીક થવું પડે ગુણાતીક કોણ કેમ થાય ત્રણ ગુણ ભાવ છોડવો પડ્યો ગીતા તો વાંચીયે છીએ એમાં ચોખ્ખું લખ્યું છે સતવન સુખે સંગરતી રાજા કરાર હતા ज्यादी सत्वगुण है त्या सुधी बंधन छे। सत्व सत्वगुण छूटी गुणाती भाव में जाए ज्याल गुण वर्ते निश्चि नुण म वर्ते आप गुण के गुण थी फारी गां બને બાય એ તો આપણે વિચાર કરીએ તો એવું જ છે પણ એ અનુસંધાન જોઈ કે આટલા પડુથી એટલા ચડ્યો એટલા ચડ્યો હજી આટલા ચડવાના છે એ અનુસંધાન જોઈ એ અનુસંધાન નથી અને મને માનેલું ગોખીને બેસી જઈને તો બીજો વાંધો નહીં સત્કર્મો હારા હોય પણ સત્કર્મો કર્મ ફળ આપશે જ ફળ આપશે એટલે ભોગવવું પડશે ભોગવવાય દેહ વિના નહીં અને પાછો દેહ તો આવ્યો જન્મ તો લેવાનો આવ્યો જ કર્મ કોઈ દિવસ એ ગુણાતીક નો બનાવે કર્મ જોડે જ સતુ કર્મ છે તો જોડશે જેમાં જોડે જન્મ મરણ જોડે જયારે ગુણ થી પર થાય તુણાતીત થાય એ નો આજે આ ધર્મગુરુ કોણ નવરો છે ધર્મગુરુ કોઈ પણ નેજાધારી હશે ને એ જ ગુણ માં ખાતા હોય હોય ગુણા દૂધ કેમ બનાવે ભાઈ આ વિશાળ જ છે આખી જગત માં હું આજુબાજુ જરા જરા કોક કે છે કે ખાવું લે તો હાલ બાપુ ફા બાપુ આ શંકા કરે શંકા તો કોઈ થાય ને હેઠળ શંકા કરી પછી નકલી ચેલ માં પીતો હોય એનો નિર્ણય બરાબર વ્યાસ વાલ્મી કાઢુક નિર્ણય ન રહ્યો ન રહ્યો જો એટલે ગુણાકી જ આપણે જ વિચાર કરવો પડે ગુણો ગુણ માં વધારે રહું છું છું સતુ ગુણ માં આવ્યો પત્તી નથી હોગલા ભાગ માં જવું પડે ત્રણેય ગુણ નો ભાવ છોડી દેવો પડે અહી ગુણાતીપ થાય ગુણાતીત થયા પછી આ નિર્વિકલ્પ સમાધિ ની વાત છે સમાધિ એટલે આ જગત માં તો એવું સમજા સમાધિ કાલી હમણાં પંદર તમારા નાટકમાં કેવાય ને પછી પ્રેસ કે પણ આ પડે ને આ ભાગેલા ભાગ કરવું પડતા સમાધિ ઉપર આવતા દેખ લોકો જાય આવે એમાં યુદ્યો કે સ્વામી ને તો મારે પતકાળું પતકાળો સમાધિ માં પતકાળું લાવેર માં દરવાજા ની પડખે કંદોળ રહી છે એ ગોંડલ ના છે એના પેંડા ઉભર્યું પેલા છપુ મારતા ગોંડળ ની તો ઈ પેન્ડા આવે સમાધિ માં આવે પણ પતકાળું ક્યાંથી લાવે ભાગ ને જે માર્યા તેની ગુણ થી પર લઈ જવા છે જયારે બાજુ જેવો ને આ જરા હલકળ્યું છે મોજાધારી માણસો ત્રણ ગુણ માં રહીને કામ કરે છે ત્રણ ગુણ થી પર કોઈ જાતું નથી પાંચ જણા પોતાને વર્ગ અને વાળા સ્વામી સ્વામી બાપુ બાપુ મહાત્મા મને જોવા સાવ થઈ જાય અને એમાં ગોઠવી એટલે આ ચાર વેદશાસ્ત્રો ધાર ગુરાણ ઈશ્વરસ્તો બતાવે છે એટલો ઉકેલ પોતાની મેજે તો આવે નહી એટલે ક્યાંક જોડાઈ જાય પછી જોડાવવામાં નહી વાંધો ને એ કદી સત્કર્મ કરે પણ કઈ જન્મ મરણ સત્કર્મ કરાય એ તો પુનરભી જન્મ પુનરભી મરણમ એ કરો તો એ મૂલ્ય કેન્દ્રમાં છે ભગવાન એને પૂરા હમ દે એ દીધા છે અગુ કીધું વર્ણશ એમના ધર્મ બરાબર પાલતી હશે બચીએ એવો ભગવાને અનિહારે વિહારો કર્યા એ બધું મળતું આવતું છતાં એ બધા બધા માં ઉદ્ધવજી ને વળખાણા બીજા ને નહી હોત વાત કંસ ને મારીને તું બીજા ને ઘેરે રાત્રિ રહેલી કેવા હોય વૃદ્ધવજી ને તમે દરવાજા હું અંદર જાઉં છું કોઈ લાવવા નય બીજા ને રહેતો હશે ઉદ્ધવ ને જ રહ્યો ઉદ્ધવ નજ રમાયણ આર થી વાંચો એ લક્ષ્મણ કે સીતાજી કે હનુમાન સિવાય બીજું પાત્ર ન મળ્યો એટલા વગર વાંચે વનમાં મુ્યો રડવા માં લક્ષ્મણજી તર્ક આવ્યો રડે હું રડું છું મારા દુખારું નથી રડતી હોઘુનાથજી અતિ દયાળુ છે તો તે બુદા એ અંતરિયામી હોવાથી મને પૂરી ઓળખે છે કે શુદ્ધ છે માટે મારું કરાયું છતાંય મને વનમાં મૂકી વગર તમેલા જાવ અને રઘુનાથજી ને કહેજો તમારી કભા એ હું મા વાલ્મીકી ઋષિ ના આશ્રમ માં રહી અને સુખે તમારું પણ મારા દુઃખે તમે દુખિયા નો થશો કોણ એવું બોલે નો બોલાયું આ શાસ્ત્ર ના સિદ્ધાંત કારણ કે એ બધા ગુણાતી હોય આલોક નો દેખાય બાકી તો આલોક જગત આખું મીડું છું મીંડું આ તું શુભારામ શાસ્ત્રી છે માણસ નથી વિદ્વાન માં શિરો પ્રશ્ન પૂછ્યો અને સ્વામિનારાયણ ભગવાન હજી મૂર્તિમાન મનુષ્ય દેહ હોય જગત એનું માનતું હોય તો જો વિદ્વાન માં માને નહીં કોઈ રીતે એને માથું છું અને પછી એને પૂછવાનો અભાવ થયો મહારાજ આ શું કહે કૃષ્ણના જવાબ માં ભાગવત શ્લોક આપ્યો જો આમ જાણીને જો ભગવાન નો આ હોય આવેવાય ન ખુબ જાળવણી રાખવી પડે સત્તર માં બહુ કરીએ આ જગત માં કુર્યાજ કરે છે શંકરાચાર્ય મહારાજે ગયું છે નહી નહી રક્ષી લુમચિત પેશ કાશા યાંબર બહુ પ્રગેશ કેટલાક માથાના મોવાળા ચૂંટાળી રાખે જતા રાખે જટીલો મુંડી લુમચિત પેશ કાશાયા બહુ પ્રતો ભગવાન કરીને અંધવેશ માયા માં લીટ આયેલો છે એ પશ્યતી ના પશ્યતી હજી એનો નિર્ણય નથી હોય દીયા ગોવિંદ ના ભજન સિવાય ઉદ્ધાર ન થાય મૂક તો એક બ્રાહ્મણ હતો વૃદ્ધ અવસ્થા થઈ એક સભા થયેલી બ્રાહ્મણ માં છોકરો ભારે એ ઉભો થઈને મિંદ બોલવાને ઓળ વિચાર કે છોકરું છે આ શું બોલે કે જામીન બોલવાની તરફો છું વિદ્વાન વિદ્વાન એટલે અરે ભણેલો ભાવ અને એ બધું સમજે એ વિદ્વાન હોય સમજે તો કાતું તમારું થવું હવે શર નો બુદ્ધો તો મારું વિદ્વાન થવું એટલે પણ યાદ રહી ને ગંગા કિનારે પહોંચ્યો થઈએ બરાબર બેસી ટુકડું કરે ટુકડું કરણ ભૂખ એના શંકરાચાર્ય શંકરાચાર્યુ જે હાથમાં લાવ્યું આ ઉમરે ડૂક પાંચ સાત વર્ષ નો ધંધો આજે પછી ની વાત હોય હવે અત્યારે બધા પાસે ધીરે ધીરે વાતું કરાવો મારા પાછ તૈયાર કરવો એ શંકરાચાર્ય જેની ઉપર આખું આશ્રુ ધર નહી નહીં લક્ષીટ ઉપર અરે બાપા અત્યારે એસી વર્ષે તું મારે રૂપરી ક્યાં કરવા બેઠો અત્યારે તો ભજગોવિંદમ ભજગોવિંદ ગોવિંદમ ભલે મૂર્ધમ અત્યારે તો આ ગોખવા જેવું છે જે વસ્તુ જેમ કરવી જોઈએ તેમ કરાય કલ્યાણ ભગવાન ની મૂર્તિ છે એ ભગવાન મૂર્તિ કેમ છે એને પૂરું સમજી એને વળગી પડવાનું છે આજુ બાજુ બીજું તમારું ઓછું કામ થાય પ્રભુ નહી પૂછેલા બંગલા આપણને પ્રશ્ન નહીં કર્યો ઝૂંપડા માં રહેતા હોય ભલે બંગલા માં રહેતા હોય નહીં પૂછ્યો કઈ ક્યાં વર્ગ ની મુસાફરી કરતા ફર્સ્ટ ક્લાસ કે કયા કેમ હો કઈ નહીં પૂછાયેલો ના કરતા કઈ નઈ પૂછે એનું આવતું નથી પૂછો કલ્યાણ ભગવાન ની મૂર્તિ ને આધારે જ એ મૂર્તિ સિદ્ધ કરવી દઈ એ મૂર્તિ સિદ્ધ ક્યારે થાય મૂર્તિ ને પેલી ઓળખવી દઈ એને ઓળખવી કેમ ભાગવત માં લઈ જ સર્ગ વિસર્ગાધિક નવલક્ષણે યુક્ત એ નવલક્ષણે કરીને જાણવા યોગ એવા જે ભગવાન એનો આશ્રમ છે ત્યારે નવલક્ષણે કેમ જાણવા એ વાત ભાગવત માં છે બચી એવી મૂર્તિ ને આધારે કલ્યાણ છે પછી જો એ આધાર થયો એની રીતે પછી તમને સમાધિ થઈ હોય તો ભલે સમાધિ અવા હોય તો ભલે આંખ ભૂલી હોય તો ભલે આંખ વીચાયેલી હોય તો ભલે રામા અવતાર ના રામાયણ આદિ તમે વાંચો તો એમાં એ સીતાજી ને હનુમાનજી કે લક્ષ્મણજી ના વખાણ એના છે ભાગવત મા ઉદ્ધવજી આવે છે એમાં આવે છે હવે ભાઈ બહુદેવજી શ્રેષ્ઠ નારાયણ નો અવતાર હતો તો એના અનિયાર્ય ગણ્યા નથી આવ્યા કારણ કે એ મૂંજાઈ ભગવાન કીધે હલો બધી ભગવાન જયારે પૃથ્વી ઉંમર બિરાજતા હોય તેવી નિષ્ઠી કરવો અટપટો છે અત્યારે આવા એક ભગવાન જે હું જાણી અને કદાચ આ બધા આવે તો એ જોવાનું ઓળખાણી માં ઓળખાવે છે એ આ કેમ ચાલે કોઈ રીતે એ ચાલે દિવસ આ મારા દીધે નવ લક્ષી પ્રયોગ એવા જે ભગવાન એનો આશ્રય થાય ત્યારે કલ્યાણ હોય નવ લોઠણ બરાબર જણાય ગયા કયા તમે કયા કયા નથી સૃષ્ટિ હોય એ સ્વર્ગ સૃષ્ટિ કહેવાય સ્વર્ગ નું બોલ સમા લો સ્વર્ગ જુદું અને સ્વર્ગ જુદું અને બ્રહ્મા થી આ વર્ગ બધી સૃષ્ટિ ઇન્દ્રાદીપ થી અને નીચે ઠેઠ એ બધી પછી એક એક ના સ્થાન કલ્પા છે એ બધા જેવું પ્રાણી માત્ર જ્યાં રાખવા જોઈએ ત્યાં રાખ્યા જો મચુરીયા રાખ્યા દેવલોગ નથી હોય એ ના એ રાખ્યા જીવાનદા જીવાન પૃથ્વી માં હોય એને અહીંયા રાખ્યું બધું સમજી રાખવું જાય કહો એને આ બનાવ્યું એને આ બનાવ્યું માણસ ને આ પૃથ્વી મંડળ રેખ્યું છું એમાં જે ખૂણે એને ત્યાં ગોઠવો દઈ ત્યાં ગોઠવી દીધા છું આ તો બહુ વિસ્તાર થી વિચારો ને ત્યારે ભગવાન નો નિશ્ચય થાય એમને એમ ભગવાન ભગવાન આપણે ક્રિયા કરીએ નિશ્ચય નથી એ દોડી દોડી ને ગાંધા થઈ ને મંદિરે દોડી નીકળી જાય પાંચ એમ કઈ સિદ્ધિ થતી નથી અમે કઈ બીજું માગે જ્યો હૂર્તિ ની ઓળખાણી જા ભગવાન ના દર્શન કરે છે હા ખાઈ છે ભગવાન નક્કી કર્યો પોષણ એમાં છો હું પોષણ નો ખાનો ખા બધા લક્ષણો પોષણ ભગવાન આપ્યા ને અહીંયા રાખી ને ઇન્દ્ર ના રાખ્યો ત્યાં માણસ ને અહીંયા રાખ્યા ને ઈન્દ્ર ના રાખ્યો ત્યાં એટલે એને પક્ષપાત ધીરો તમને કંટાળો આવે કે ન આવે કઈ ન હોય અગર ઓફિસ માં તો હોય શું આવે ત્યાં આને કેટલું હાચવું બોલવા ને આનંદ બાજુ બાજુ એ કે કંટાયો કોઈ ન મળેલ જવો અને અબોલ બાજુ ફરે નહી ભૂલ ચૂકે થતી નથી બોલવું ભૂલી ગયો ભૂલી જો એ માણસ કહેવાતો હોય છે એ માણસ જ ન કહેવાય ભૂલી જો બોલવા શીખો એટલે માણસ નથી માણસ ભૂલે પણ ભૂલી ને સુધાર્યો ત્યારે માણસ કહેવાય ભૂલે એટલો માણસ નહી હો ભૂલ ને સુધારે ત્યારે માણસ છે મનવંદર કથા તો મનવંદર તો ભૂલી ને જવ મનવંદર શા માટે મેં કાલે નથી ગયું એમ થઈ હતી કે મનવંતર પછી એક મનો બદલે છે અને એના સમય નો વિચાર કરે અને ભગવાન નો મનોવંદન આપણે મહા પૂજા કરાવે તો તમે બોલતા શું ત્યાં ખરું ઓમ શ્રીમદ ભગવતો મહાપુરુષ હસ્ય વિષ્ણુ રાત ને આપડે વર્તમાન હસ્ય અજ્ઞ્રહતાશો ત્યાં ખરું ઓમ શ્રીમદ ભગવતો મહાપુરુષ વિષ્ણુ રત્ન્ય છે બોલવામાં બોલવાથી જણવાય તો આમ રવાડા ઉભા થઈ જાય આવા ભગવાન જે પૂજા રોવાડા ઉભા થઈ જાય ને મંત્ર બોલો થઈ કેમ જોશું ભાઈ બધા ના રુવાડા ઉભા થઈ જતા છે ને બધા કેવું છે મનવંદર કથા એને પૂરેપૂરી સમજવી જોઈએ સૃષ્ટિકાર વિઘ્ન આવતા હોય તો એને ભગવાન કેવી રીતે નિવારણ કરે છે અને જન્મવરણ ચોરાસી માં દીવો ભટકે છે એને ભગવાન એની વૃત્તિ પોતા માં નિરોધ કેવી રીતે કરે છે દૂર કરે છે અને મોક્ષ મોક્ષ નો જોશીભાઈ આ બધું કરવું છે બરાબર भागवतना लिखो छे. ये जी काल में टीका का जुदा जुदा हो लाश मब्द नो असाधारण अर्थ रुकवट स्वतंत्र मरी सके ईश्वर ने ज्या रोकवाद अथवा निरोधो आटली बड़ी आ सृष्टि थी ए प्रलय करे प्रलय के प्रकार ना हाँ बधाई जाने तीरोध नो विम थे तार प्रलय न जाने कहवा कोई देव के मनुष्य गमेई होनी क्रिया ने ज्या रोकवी घटे त्या तरत रोकी दिए રૂકાવટ છે સૃષ્ટિ ની એમ આ પણ અવાંતર આપણી ક્રિયા કોઈ પણ એનો ભક્ત છે એ હાથ કોક ના છે એ પૂરો કરે તો થાય એમાં આવરો આવજ એનું કાર્ય ઉપાડી લ્યો કેમ ઉપડે કોક ના હક વાત રહી પોતે સ્વીકારી છે આપણે સંકલ્પ કરવી જોઈએ જ્ઞાન થાય ત્યારે ભક્ત સંકલ્પ કરતો જ નથી જો કરે તો સવિકલ્પમાં જાય નિર્વિકલ્પ આપણે આ કરવી જોઈએ ત્યાં લગી સવિકલ્પ માં જઈ સવિકલ્પ માં એ કનિષ્ઠ ભેદ ઉત્તમ ભેદ માં નહી કે બ્રહ્મરૂપ પણ જ્ઞાન નથી મુક્તિવા યથારૂપમ મુક્તિ સ્વરૂપિતિ પોતાના સ્વરૂપ ની જે અવસ્થિતિ मुक्ति नो अर्थ शु टू का शब्द मूल नहीं दीद आप बंद देख आ बनाया आठ, आठ ये आथ सुधी जारे सिद्ध भाई, प्यार बचे जा। मुक्ति बोजा खबर अनिष्ट निवृत्ति इष्ट प्राप्ति इष्ट प्राप्ति ने कल्याण के અનિષ્ટ નિવૃત્તિ ને મુખ ભાઈ મુક્તિ અને કલ્યાણ મુક્તિ છે અનિષ્ટ નિવૃત્તિ જે બીજું ઘણી જૂહ માં લેવા જાય એ પણ મુક્તિ પણ મુક્તિ માં એ અનિષ્ટ નિવૃત્તિ કહેવાય અને ઇષ્ટ પ્રાપ્તિ ઇષ્ટ છે ભગવાન સંબંધે મૂર્તિ નું અસાધારણ શાંતિ સુખ એની જયારે પ્રાપ્તિ થાય ત્યારે મુક્તિ કેવાય કલ્યાણ કહેવાય મુક્તિ અનિષ્ટ નિવૃત્તિ અને ઇષ્ટ પ્રાપ્તિ અનિષ્ટ નિવૃત્તિ જયારે રૂપિયા આઠ જયારે જાણે ત્યારે નવનીય આઠ આઠ જાણે એટલે અનિષ્ટ નિવૃત્તિ એટલે મુક્તિ ના ભાગ માં ગયો મુક્તિ ના ભાગ માંગ્યો એટલે આજે આઠ ને જાણે આઠ ને જાણે એટલે એમાંથી જે નિવૃત્તિ થાય અનિષ્ટ થી એ અનિષ્ટ માંથી એ મુક્તિ ખરી ભૂખ ની એને તમે જમવા બે સારો પછી એક કોળિયો બીજો કોળિયો ત્રીજો જેમ જેમ કોળિયા લેતો જાય કોળીઓ લેવામાં મહેનત છે પણ એને મહેનત નથી કરતી નિવૃત્તિ છે અને કલ્યાણ ની પ્રાપ્તિ છે એમાં કલ્યાણ ગયો વૃત્તિ શાંતિ થઈ ગઈ એમાં બે છે દરેક ક્રિયામાં બે ભેળા હોય અનિષ્ટ નિવૃત્તિ થયા પછી ઇષ્ટ પ્રાપ્તિ થાય જ્યાં લગી અનિષ્ટ નિવૃત્તિ નથી ત્યાં લગી ઇષ્ટ પ્રાપ્તિ નથી માની લીધેલું હોય એ તો આ ભાઈ કૂતરા સૂકા એક અંતે લઈ જઈને કરડે તે આમ પગમાં પકડે પછી મીડો રાન મોટે હોય હોય સૂકું હાડકું આવતી હોય એટલે આવડો કામ માં કઈક છે ખાવાનું હોવો મિંદો રે એમાં હાડિકા નીકળે છે એના જડબા માં ક્યાંક એટલે લોહી નીકળે લોહી નીકળે મીઠું લાગે હો અને પૂજડીવાલા વગેરે સુખાવી ગયો પણ કેમ તારા મોઢા મળે તું મહેનત કરે અને મારો રાજુભાઈ નીકળ્યો હોડિકા માંથી ખાવાનું મજો આપણે બધા જ થઈ ગયો કેવળ આ મારીક વસ્તુઓ છે એમાંથી સુખ લેવા જાય બરા ક્યાંક ધર્યું થાય એટલે આનંદ છે તો મારી કદ ભાવ ખરવું સુખ નથી ખરવું સુખ તો આ ભાગવત કઈ જાય કે નવસર્ગ વિસર્ગાથિક જે લક્ષણો એ કરવી ને એવા જે ભગવાન એનો જયારે આશરો થયો હું તો બધાયું કઉં ભાઈ નહીં બોલું આવું પણ કઈ સમજાય પણ એમ એકદમ બહુ કરતો હા એવું બોલો મારે બરાબર હતું મારા થોડું જ નહીં મારી છે પણ એવો મનાય છે આ યુગ ધર્મ કામ કરે છે એટલે અમારા જવાનું હાલ નહીં અમે કયો અમારા દસ્તો મોટા મોટી ઉંમરે દીકરા થાય વચ્ચે એટલું નથી કેતો સખ શાસ્ત્રલા નહીલા નઈ જો આજે તમે જોઈ લેજો ગોખેલા બઉ છે જરા તપ કરે જયારે દાન ગુન કરે જરાક પાંચ માણસ નું રખાય એટલે હું એને ભૂત કઈ દેવાર નો લાગે તરફ પણ એમાં આ જે શાસ્ત્ર ના મર્મ એ ખાતે ગુણવ નહી એમ નહીં પણ ગુણા કરીને શું ગુણાતીત તો થાય નહીં કોઈ જે કલ્યાણ વસ્તુ છે એ તો અનિષ્ટ નિવૃત્તિ ઈષ્ટ પ્રાપ્તિ એમ વ્યાસ બોલે છે એને એનો અર્થ કર્યા બ્રહ્મસૂત્ર માં ત્યારે અનિષ્ટ નિવૃત્તિ નો તો કોઈ યત્ન કરતો નથી બુદ્ધિ જાગીરે રવિ નરે રામવાસ રે ક્યાં ભગવાન ભગવાન જોઈ છે કે ના રે હોય એના હૃદય મારા મૂકે છે ઉર્મી ઉર્મી શું કહેવાય કયું કઈ તરસ ને એ જોય ના છે એક ઓછા વેલ તરો જાણે ઉઠેલો મેલી સ્ટેશન ખોટું પડશે જરા નૃત ને ભૂખ ઉછળો લાવે માણસ ને નિર્માની કરી મોકલે તરસ એ પણ આવી શોખ વાલી વસ્તુ નો વિયોગ વાલી વસ્તુ નો અવયોગ એટલે શોખ મો વાલી વસ્તુ ની મેરી એટલે જ ગયો એમાં તાર તો ઢાંકણું આવી ગયો સુધા પિપાશા શોખ બો જરાની પાછળ જરા જરા ગલો થઈને કેટલાક ને હું જોઉં છું ક્યાંક ક્યાંક દેખા હોય બેઠા હોય ને એને જરા અવસ્થા ગમતી નથી જોવાની ગમે છે દોરવું ગમે છે મંદિયું કરવું ગમે પછી મૃત્યુ અને ત્રણ એસણા કઈ ગઈ ઉતરેશ અને લોકેશ ના ત્રણ એસણા અઢાર વર્ષ નો થયો આ સ્ત્રી ઇશ્ણા પેલી જાગે સ્ત્રી ઇશ્ણા જી પૂરું થાય ફળ ની આશા જાણે એ પાછી પૂરી થાય ને જ આવે પૂરી થાય પૈસા કારણ કે એને પરિણામો છે માન મેળવવું છે એને આગળ વધારવો છે એટલે સ્ત્રી શણા પુત્ર આમ તો બધું બહુ મજાનું એકા છોકરા નો છે પણ એવા જે વધ્યો છે એ મહારાજ પ્રાર્થના કરજો હું જોઈ લઉં જવાય તો વાંધો નહીં દૂધા છીએ બધા આ વાત કરી આમાં ઈસના માં દૂધા અમારે નીકળવું કેમ ભાઈ નીકળવાની રીતે ઈ તો ક્યાં સમજાય એવું છે ઘડી અમે જાણતા હોય અમે જાણતા હોય પણ એ આલો માલા ને વખાણે માલો આલા વખાણે એવા અમારા વખાણ કરવા નથી આપડે ખુબ જ થોડુંક ફરી ગયા છે ભગવાન માં એક છે લોજ ભણે ભૂલે લોણે એટલે આપડે થોડા થોડા કાચા હોય ને એમાં ભગવાન ની કઈ ઈચ્છા હોય એટલે આમાં ઘણા હોય માલિકામાં નિષ્કુલ આનંદ સ્વામી ને પેટે તૈયાર કે ને હોય ભાઈ ન હોય કોઈ ને ભાગવત આખું વાંચો એમાં ભરતજી જવાનું કોઈ આખ્યાન આવે થઈ ગયો ત્યાં ત્રણેય જન્મ લેવા પડ્યા જાય એને એટલે ત્યાગાશ્રમ માં પછી આ બીક રાખી ઘટસ્પીએ ભગવાન ના તો પુત્ર હતા ભરતજી આપડે કોઈ આમાં ભગવાન નો પુત્ર નથી હોગવાગવાન કેવું કોણ એ પૂછાય છે એ આપણા ભલા ને માટે છે જે કઈ આપણે ભૂલું છે એમાં આપણું હિત છે કે હૃદયમાં આપડે ભૂયા ભૂયા એટલું નિર્માની પણ આવે છે ભૂજ કરે અને ભૂજો એમ ન દેખાય તો ઘણી મૂર્ખ માં સરદાર છે એને દયમી માં પછી ન કરે લઈ જવો પડે ઠીક લે રાજા પરંપરા કે જેને ગુરુ કરવા એની ત્રણ પ્રકારની શુદ્ધિ અને એમાં લગી પણ એમાં કોઈ જોતું નથી તમારે મારો વિશે એક થયું એટલે મને તમે શુદ્ધ જ માનો એમ આજ ધીરે ધીરે થઈ ગયું એમાં પરંપરા તૂટી થઈ પરંપરા એ સંપ્રદાયો આપડે નિંદાબંધી કરતા જે મૂળ પુરુષ બદલી ગયેલું એના મૂળ માને છે એટલે બદલા ના માલ ને ખારો માલ માને છે એમાં કેવું કે અને બોલીએ તો નિંદા કરે છે એમ કે બોલાતું નથી હવે એમાંથી પાછું જગત માં કેમ જોશે ભાઈ મારતા ખાના પહેરી દીધા શું પહેર્યા કે આ જગત નું માન સન્માન પૂજા બેઝું ત્રીજું બધા ગયો આચરણ આવું આચરણ જોઈએ જ્યારે ભાગવત નોકાય એ તો હોય ને કોઈ ને એ તો કલ્પિત હોય બતાવેલું આચરણ ન હોય પણ આજુ સાંભળે કોણ આ બોલીએ તો આપણે મૂર્ખ પાછળ અરણ્યુ અરણ્યુ ની ધમ શબ્દ શરીર મુદ વર્તી ધમ સ્થલાબર હોતી ધમ બધી કર્ણ જાપત્ર જાડવા નીચા બેસી ને રાડે રાડ ભાઈ પણ છાનો કોણ રાખે તારા તારા દુખ ની કિંમત જાડવા કરે કઈ હરણ ને રુધિ તમ આ જંગ માં કઈક વાતો કર્યો એ હરણને રુધિર આંગળી જેવો મીઠો જ નહીં મુખ જોતા જરા ચમકારી ફૂલવાની ત્યાં તો એટલે રાજી તારીખ મોપો હવે જાદા થયા કે ભાઈ આ જાદો થયો ખાંડ નશો સુંદર છે આંધળવા દરપણ ના કેમ વખાણ કરે છે એમ જ માણસો એને જે ઉપદેશ દેવો એ આવું છે બહુ સુંદર સુભાષિત બતા